સરખા છે કે ભાઈ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ ની વાતો છે વિકલ્પે ચઢાવવાની વાત બધા વિકલ્પો છે શું છે જે વિકલ્પ નાશ થાય નિર્વિકલ્પ ઉત્પાદન થાય બુદ્ધિ વિકલ્પો જ ઉભય કરે શું થાય આ સમજ પડે ને આ છતાં યોગ કરે યોગ નો બુદ્ધિશાળી યોગો બહુ મોટા મોટા કરે સમજ ને એની એના થોડી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય થોડો થોડું ચમત્કાર જેવો પ્રાપ્ત થાય અને બીજા રામ આત્મા દેખાય છે દિવ્યા ચક્ષો જોવાનો અભ્યાસ કર્યો નથી કર્યો એનો બરોબર અભ્યાસ કરજો પાંચ આજ્ઞા બરોબર કેવી લેજો ચાર્ય શંકરાચાર્ય આ બધી એમાં સમજવા જ અમારા માટે તો મુશ્કેલ છે આ બધા આચાર્ય થઈ ગયા दुकानी विशिष्ट चारा चार दुकाने जो दुकाने ते मार्ग मानव जो हरिभा અને દુકાનો નીકળે પછી શુદ્ધ આ બીજા શું કા ફેરફાર કરો તે પોતાનું નામ કાઢવા છે લોકોને શું કરવું છે આ બધા લોકો અધ્વૈત પામ્યો નથી અદ્વૈત કોઈ પામ્યો નથી વધારપ ના બુમા કરાવ છે અદ્વૈત તેનું નામ કે હેરાવા ના જાય અદ્વૈત થયેલો બીજા ને બીજો હોય નઈ પોતે હું છું હું હું છું હું હું છું ગાળો ભરનાર મને અને મારે તો હું ભક્તો હાઈ લેવલ ચોક સાચા લીમડા ને બઉ સાચા લીમડા નજીક માં આવેલા પણ તે આ પત્ર નથી આ સમજ ના બિલકુલ ના મને એટલી જ નથી સમજ પડતી પુરુષ અને પ્રકૃતિ આપડે જે પરમ દિવસે કહેલું एक हो बीजू होने से पहनों नाम के गाए? के देखना थे एले हमने लुकाई में के हमने खरी खरूशु उजे। आत्मा चे? चे आत्मा छे, छे, तनुना, जयता ध्यान एक संसार ऐसी अद्वैत छह निकलियों દેશ નિર્માણ પામે ત્યાં સુધી સંપૂર્ણ દશા થાય નહીં સંપૂર્ણ દશા થતા થાય ખરી પણ તે અદ્વૈત ના કહેવાય એને અદ્વૈત છે હોય તો જ અદ્વૈત કહેવાય અદ્વૈત ના વિકલ્પો આવે ની કારણ કે હોય તો બીજું હોવું જ આવી ના ભાવી हा, हा, बुद्ध भगवान मैंने मार्ग भगवान शु फेर तार भगवान बुद्ध भगवान समकालीन था गाम कोई मनस बहुज बढ़ा अंक छे ना लोहित दड़त वेद न जबरदस्त दी होती जबरदस्त दया आई जाए शाय तब पड़ी नही जोता दया मरी ने दया नारी दया न મને દયા હોય મને દયા ના હોય બિલકુલ પછી કરુણા ઉત્પન્ન થાય કેવી દયા નહી કરુણા આપડે સમજાવું દયા હોય તો નિર્દયતા હોય શું હોય કે ધંધા કોણ છે આવી ના ભાવી જ્યાં દયા હોય ત્યાં કઈ થોડી ગણી પણ નિર્દતા હોય બિલકુલ તમે અત્યારે કોઈ માણસ મુસલમાન હોય ને મરઘું કાપીને અમારી પાહી કપડા વાળા થાય ને દયા ના દયા ના હોય અમે કરુણા હોય કે નાટના ની શી દશા થશે અને આની શી દશા થઈ આને આ દશા ભોગવી કરુણા થાય ને એ ખોટું કાર્ય કરે આવું ભયંકર કાર્યો કર્યા સર્જો ને એટલે કરુણા તાર કે તે વખતે માવીને માવીને કે કરુણા આવી અને એમને દયા આવી દયા આવે ત્યારે હંમેશા દયા એટલે શું તમને કોઈ પણ માણસ આવી એટલે તમને દુઃખ તમને દુઃખ મટાડવારું તમે એને આપો છો દયા થી દુઃખ ઉત્પન્ન થાય પોતાને એ અનુભવ આવે છે ને પોતાનું દુઃખ મટાડવા માટે જ એની પર ઉપાય કરે એટલે ભગવાન બુદ્ધ ને બહુ જ દુઃખ થયું જબરજસ્ત રીતના પોતાના હાલી ગયા હંકાર છે પણ જય મહાવીર સ્વામી ના બીજા જે રહ્યા છે અહિંસા અને તપ ને એટલું બધું કસ્ટ સાથે તપસ્ય કરવાનું માટે જે दर पालं के चे। एक कहुछे। इतला चे कहुछे। तपस्या दरे धर्म कई नवीनता એમને ભલે ભાઈ એમને આ કામની નથી આ બધી કામની તો એક જ વસ્તુ આત્મા જાણો બધા આપણા વેદાંત ધર્મ બે જન ધર્મ આત્મા શિકાર કર્યો આત્માને જાણો એમાં બીજું તો તમારે ખેતી જે કરી જે કરશે એના ફળ આવશે શું કરું એટલે કપ કરો કે બીજું કઈ કરો તો એ તમારે જેની ખેતીવાડી કરીએ તે કરો તેનું ફળ તમને મળશે આ ખેતીવાડી નથી આત્મા જાણો એ દુદી વસ્તુ છે મળી આવે તો તારો હો લાગી જશે માટે લપસી ના પડે એટલા માટે કર્યા કદાચ ગુતા ગાઢી ગોડી પડી જાય ભરા કરે પણ અહીંથી તું એમાં એમ ખોટું ખોલું નહી કર્યું તમે છે તે શું નામ કાકાનું નામ લાલ હેલાલ કનકરાય આમ તો પંજા પંડ્યા હા બાકી રાય તો પેલા એમાં એના માં હોય નાગારો હોય નાગારો હોય છે બિલાડી ને અટકાવવાનો રસ્તો હા એટલે તમારી પાસે આમ આમ છે વસ્તુ નાખો ને હવે એના એના સિયાર ભાગી જાય શું તમે શું કાર્ય કર્યું એ કોને ભગવાન શું ન્યાય કરશે ન્યાય તો ખરેખ નરેયા કરવા જતા બિલાડી ઉપર નિર્દયતા કરી એ ભગવાન તમને અંદર ગતિ નું ફળ આવ્યું અનાજ પકડતા શું કાધા છે મોટો કુદરત ના ક્રમ ને છે આ માટે તમે તોફાન માં હાથ ગાળો છો હવે અરે એના મળે છસુંદર મૂકી જ એનો ખરાક ના હિંસક નથી એ એના ખોરાક નો પૂરતી ભગવાન ને કહ્યું સાહેબ હું તો બિલાડી ને બચાવવા બાપ ને બતાવવા તાર હું આ બિલાડી બચાવવા ફરું કહેશે બે કે જે એક માણસ મારી નાખતો હોય બીજા ને તો આપડે એને બચાવો ના જોઈએ કોઈ માણસ કોક મારી નાખતો હોય તો આપડે બચાવો ના જોઈએ હા બચાવો જોઈએ એને અર્થ કરવાનું આપડે તમારે લાગણી ભાવ ભાવતી લાગણી રાખી છે બીજું તમે શું કરવા તમે કે અધિકાર દાદા છો કે જેલ મગાવી દેશો આપડે ભાવતી લાગણી કહો ભગવાન અને નામ આવે તો સાવ એ આપડી લાગણી હોવી જોઈએ સમજાવવો જોઈએ શા માટે આમ કરો છો અમારે નુકસાન ના થવું જોઈએ શું કયું એવી રીતે અટકાવો તમે તો બિલાડી મારો ગુજરાત મારે હિન્દુસ્તાન મારે આપડા સાધુ શીખવાડી છે બચાવો બચાવો હું બચાવો એકનું એક ભય કર્યો નિર્દેશતા કરો છે બીજા ઉપર વોટ ઇઝ બિનભાઈ શું અને બચાવવાનું કોને અધિકાર છે જે જેનામાં સંદાસવાની શક્તિ હોય બચાવવાનો અધિકાર છે સંદાસ શક્તિમાં છે વર્લ્ડ માં કોઈ માણસ જન્મેલો સંદાસ શક્તિ ને આ શું બચાવે છે બચાવનાર પાખ્યા હોય છે બધું શું છે ભાવ એમ કેવાય કે ભાઈ ને મારે નહિ એ ભગવાન એને છોડાય દો આ પહેલા કહીએ ભાઈ છોડી દે હું તને પગલા લાગુ કામ કરું પણ પૈસા આપી દુ કરો એક જૈન સાધુ એ કહ્યું તેઠિયાઓને કે आ कसे चार गाय खरीदी लाय से गाय बताओ आप पैसा पड़े लाटिया कसारी चार गायो तू लाय चु ये अमने विचारती आप दे कसई कह धंधा मरूर से गमे ते हो विचारती आप दे तू साइर चौखू आठ से रूपये शू गाय હવે ગાયો તો એ લોકો અને એક માણસ ટેડી ગયેલા ઉપાસ રહી ગાયો આવીઠી ખબર ખ્યાલ આવ્યો ત્યાં ગાયો નું શું કરીશું આપડે મારા ઉપર બેસાઇએ અને મારજ ને પૂછ્યા કે મહારાજ સાહેબ આ ગાયો આઈ હવે શું તમારે કઈ બાંધો ના થાય છે ગબડાયા કેવા ગુનો કર્યો એટલે મહારાજે કહ્યું કે ભાઈ હવે બીજું કશું નહિ પણ કોઈ બ્રાહ્મણો છે ગામમાં ત્યાં આ સાહેબ છે ત્યાં એક મફત આપી આવો ને વિચાર ચેટિયા કસે વિચાર કર્યો બ્રાહ્મણો પહોંચી ગયો એટલે રાત્રે તમે ઉપડ્યો કસઈ અરે દટાશ ગાય કઈ થી લાવ્યો તું ભાઈ મને તો લોકો ધર્મ આપી શકે છે તે ડોળો ગાય લીધી પછી એ ચારેય ડોળો છસે ને બીયા લેવા રૂપિયા નો એ રૂપિયા નફો થયો એને શું થયું અને ચાર ગાયો લઈને પાછો ત્રણ ગયો આ ઉપર થી આ લોકો એ છસે રૂપિયાનો નફો કરી આ હિંસક કોનો નામ કહેવાય કે જે હિંસાકરી લોકો હોય તે એની પાસે મૂડી ઓછી થાય એવું કરી આપી આ હિંસક કહેવાય શું કહ્યું મૂડી ઓછી થાય ધંધો ઓછો કરાય આપણે એને કઈ આકરવાનો અધિકાર નથી સમજ ને એટલે તેને બદલે મૂડી વધારી આપી ધંધો લાંબો કર્યો સમજ ને એટલે આપણે એટલે ગાયો બચાવવાનો તમને અધિકાર આવું આવો અધિકાર નથી તમારા ભાવ થી બચાવો શું દરિયામાં ખેતીવાડી નઈ કરતા હોય નઈ પેલા જાતા દરિયા માં ખેતીવાડી થાય જા વગર મગર મેલ વા આવડું માસ હોય ને આવડાવ તમને આ વાત મેં કઈ ત્યાં આ વિજ્ઞાન સાયન્ટિફિક વિજ્ઞાન ની વાત આ છે ભાઈ શું પેલા બળદ ને ગોળીબાર કર્યો વાડા ને તમે હવેલી વાત તમે હવેલી વાત પરમાણુને બહુ દુખ હતું એટલે કાય ના પડી એને કહ્યું કે દુખ બહુ વધારે બહુ દુખી થતા તો બહુ વધારે દુખી થતા બહુ વચને ગાડી આ જય આયો ભઈયા તે ક્યાં રહેલા આવા આપળો સમજી આયા આ દીકરો ક કામ છે આગળથી બેસી અમૂદ 택સીના અમૂદ 택સીના 택સીના હા 택સીના તો આપ ખરેખર અમોદ કે સક્સેના અમો કે સક્સેના અમો અમો સર મામોદ દેટ ઇઝ મા વીરેન્દ્ર શંકર સક્સેનામ તો એનું નામ વીરેન્દ્ર શંકર છે વીરેન્દ્ર શંકર સક્સેના એમ નામ છે આપણા નમ હૈર આપ ખુદ કોણ હે ખુદ તો આદમી હૈ આદમી મનુષ્ય ફોટાફટ થાય આદમી બોલા જતા મનુષ્ય મરણ પીછે કે બોલા છોટા આપણ હૈ ખુદ બોલતા હૈ પા હૈ બાળી મેરા માઇન્ડ ભી મે આપ ખુદ કોણ હે આપ બોલતા બોલતા ખુદ કોઈ દુરી બાદ જાણે દો પણ ખુદ કો સમજ લીયા તો ફર વર્લ્ડ કિને બના भगवान ने कौन सी डेट बनाया कोई नहीं जानता। जानता। तो फिर बनाया तो बात सच्ची ने तो इसकी बिगिनिंग हो होगी तो बिगिनिंग है इसका एंड आएगा नहीं आएगा शायद आए बिगिनिंग होता है इसका एंड होना है जो बिगिनिंग थे शरीर ऐसी बात नहीं है उसकी बिगिनिंग कभी हुआ नहीं અનાદી અનંતે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ દિસ વર્લ્ડ એટ ઓલ ગોડ ઇઝ ક્રિએટ કોમન મેન ફોર કોમન મેન નોટ અનકૉમન મેન ગોડ વર્લ્ડ ઇઝ ક્રિટ કરેક્ટ બાઇ રિલેટિવ ભગવાન ક્રિટ નહીં હે દુનિયા તો ભગવાન ઓફ દિસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાઇન્ટિફિક સાઇન્ટિફિક આયા સ્પેસ મિલ ગયા ભેજા જૉડ ઇઝ ક્રિટેડ કરેક્ટ બાઇ ક્રિશ્ચન મેડ ક્રિટર આપડ ઇઝ નોટ ક્રિટર તો એ કોઈ ચીજ રહે ભગવાન શાંતિ નહીં કભી કભી કભી કભી શાંતિ નહીં તો પદલ થી શાંતિ નહીં પ્રોબ્લેમ હોતા પધલ નહીં જરૂર હે બિલકુલ થોડા 7 દો દિન કે સાત સેવન ડેઝ કે લીધે રવિવાર રવિવાર દો દિન પ્લાસ જલ્લા હોય એસાર હે બતા હોક જબ કહીએ આપીસ ઓફ માસ ફોર હમેશા કાયમ કાયમ કરેગે કાયમ કરેગે હમ તો નિમિત્ત હૈ કોઈ ચીજ ભી નિમિત્ર ટુ ડેઝ નહીં દાદા ભાઈ ને બેંક છે એમને કાયમી આપવાની दादा भवन अंदर प्रकट हो गया है अनवेल्ड हो गया है और मैं तो ज्ञानी पुरुष हूँ ज्ञानी पुरुष किसको बोला जाता है बुद्धि का सन्त नहीं ये वन भी बुद्धि नहीं बुद्धि हमारे हमको बुद्धि नहीं बिल्कुल सबको समझ में आता है बिल्कुल बुद्धि नहीं હિન્દુસ્તાનમાં સદ બુદ્ધિ વા એક ચડે ઓ રેસ કોર્સમાં દોડે હમ રેસ કોર્સમાં દોડને સબ ચીજાર આત્મા હૈ દેખ સકતા સમજે આપી ચીજે આપતા મગર આપી ચા નહી બસ હે પાસે આપી ચીજેતા પરિચિત ચિંતા કરી ના હોય અશાંતિ ના હોય હા પસંદ આનંદ બહુ આનંદા બાકી ડાક્ટર કેન્સલ થઈ નો આોસ્ત હા બે ગુજરાતી બોલતા હૈ વિજ્ઞાન થી હોય હે સમજે નહી વિજ્ઞાન થી ભગવાન કી હાજરી થી વિજ્ઞાન હોતા હૈ વિજ્ઞાન થી ગઈ સમજે નહીં ભગવાન કાજરી ખાલી પેટન્ટ આ સમજા ભગવાન કુજ કરતા નહીં ભગવાન કીધું નહીં કે દુનિયા બના સબ ભારીકુ કોઈ વર્લ્ડ મેડી કા મિક નહીં ટ્વિ ઇયર્સ છે એ બોડી કા ઓનરશિપ નહી ટાઈટલ નહીં आपके साथ कौन बोलता है बात करता है आपके साथ बात कौन करता है भगवान भगवान वो भगवान बात करता है तो हम बाहर जाएगा नहीं तो अभी हमारे हम बोलता है नही ऐसे बोलेगा तो ये तीन हजार क्या भगवान तीन हजार इसकी वैल्युएशन हो गया कौन बोलता है आपको मैं बताऊंगल टैप रेकर बात करता है आपके साथ ओरिजिनल टैप रेकर સાઇન્ટિિસ્ટ નહી દ આવે છે અને જે પઝલ જો આદમી ને પઝલ સોલ્વ નહી ગયા ઓવે સમજ ગયા कोई कोई भी डिजल हो है। पजल हो गया। क्या हो गया? दिजार। हाँ, दिजार। आपको कैसा आप डॉक्टर है सब चीज आपके पास है डॉलर है बिल्डिंग है औरत है लड़की है सब चीज सता तुम्हारे दाता नहीं अशांति नहीं जाती आप समझ रहे થોડીસીધુ સબ લીઝલ હો ગયે ડિઝલ ઔર હમ હમ બોલતા કુછ નહીં આપતો હમકી પાસ આપી પાસ હે દુસરા ક્યાં ચી હમ તો હૈ ને કોઈ ભી દિસ ઇઝ દી વર્લ્ડરી સકતા કામ કેમ કરેગા કભી જ તો ઓપરેશન થિયેટર નહીં હૈર થિયેટર આપી થિયેટર તો કામ નહીં કરતા કલ ચલે સર કલ ચલે તો એડ્રેસ લેલો ચાર પાંચ ચાર હા સાડા ચાર બજે સી શાદી હો શાદી ધની એક દુ હો જા તો પેટમાં तो दुख तो कर देता है हम जब कर मटा जाइए तो आप भगवान मटाड़ी देख पेट दुख तो मटाड़ी देखे अंगे पेट देखो જલ્દી કામ કર લેના સાચે સામી ડા જલ્દી આ જાય તો તુજે થયેટર લીધેગા સાહેબ છજે પરિ ડાક્ટર આનંદ હોય આપણે બહુ અચ્છા પુરુષ નહીં અને બુદ્ધિ નહી હૈ અજોડ આદમી હૈડી ભી નહી હોતી તો ફેર નહીં મિલે સબક સમજે કેશ લેગે ઉધારી બિલકુલ નહી આપ તુ શાંતિ હમ કોઈ કરેગા એપરિશન કરેગા મેન્ટ <tosite> <tosite> <tosite> <tosite> <tosite> એ કેવી રીતે પ્રાપ્તિ થાય એ કઈ રસ્તા બધાય ને બધાને સંતોષ રાખવાની ઈચ્છા થાય હવે આ અમુક માણસ મને જે થતું હોય એ હું બહાર ગઉ ખોટું કેવાય શું કરું તો એ મારી પાસે છે ને એની રેજ છે બધું શક્તિ છે બીજા ની શક્તિ ક્યાં કેળવી આપડે ઓળખ્યું કે બધા કાયદા મજાની પણ એ રહેતું નથી એટલા એટલા માટેજમેન્ટ આ તમને આ બુક જોવા આપી કે તમે છે ને બરોબર કહી શકશો આ બધા કેવા બધા ખોખું કે લોકો પૂરી સબ્જેક્ટ ના આવે પછી શું કે આમ બદલી બદલી ને એમ કઈ હસી ને વાત કરવી ને એમ કે આપડે એવો કે હસ્તો ચહેરો રાખીએ તો આપડી બધાનો હસ્તો ચહેરો થાય પણ આપડો તો અંદર આનંદ છે એ આનંદ તો ઓર જ વર્તાય એની વાત એ તો પામા બેલ માં હોય તો આ બાજુ સાડા ચાર મિનિટ સાડા પાંચ મિનિટ એની રૂટીન હાથમાં બેલ ઉપર હોય તો આ બાજુ આવી જાય આપડાય થઈ શકતો નથી રૂલ ચાલે આ લોકો નામ છે એમના ચાલે એમને ખબર જ નથી પણ સેટીસ્ફેક્શન થાય ત્યારબાદ સંતોષ થાય આપડે લોકો સંતોષ હોય છે લોકો સંતોષ એ બધું લઈ ને આવે એ બાબુ બાકી આપડે તો સંતોષ થાય છે મને નોર્મલ માં સંતોષ કોઈ ચીજ જરૂર નહી લેવાની ગમે નઈ શું હવે એને વિચાર્યા આવે કે તર લઈ લઉં તો કાબલા વિચાર્યા પણ લે નઈ જયારે આ લોકો ને ત્યાં ઘરે વિચાર્યા તને લઈ લે ના આવે આ લોકો ને આ લોકો ને એવું એવું એવું બહુ જે સારો છે એવું થાય કે આપડે કઈક થઈએ કે આપડે કઈ કરીએ કે આપડે કઈક કઈક આપડે એ હોય આપડું વજન પડે તો આપડે બીજા ઘણા સારા કાર્યો વધારે મદદરૂપ થઈ પડી એવું જયારે માણસ ને થાય ત્યારે અસંતોષ કહેવાય કે માયા કે મો કેવું કહેવાય દરેક માણસ છે આમ તમે સંતોષી છો પણ દરેક માણસ આવવા કેમ કરવાનો આજે ધારો કે માણસ ને ઘરે કચ્છ આવી પૈસા આવ્યા કેવા આવ્યા તો એને પછી સારા કામ કરાવવા હોય તો આ દુનિયામાં તો બધું કેવું છે કે કુણિયે ગોળ વળગાયેલો હોય ત્યાં લોકો ફર્યા કરતા હોય ને એવા માણસ નું કામ જરા જલ્દી પસે એવું જે માણસ વિચાર કરતો હોય એનો અર્થ એવો હતો કે અસંતોષી છે પોતાને બીજું કોઈ કારણ ના હોય તો બીજું અને આપડા લોકો પૈસા ના અસંતોષ છે એવું ના કહેવાય લોભિયા એ તો એક જાત ને એનું સંસ્કાર પડેલા છે બઉ અવતાર સુધી સંતોષ કેવી અને પરિવાર લોભ સંસ્કાર પડી જાય એના દેહ નું દેખાય બાકી આપે અલગ કશું જ જોઈતું નથી બે અનંત રાજા થાય એની પાસે નોકર થાય એની પાસે ખેડૂત થાય પાસે બનતા હે દોરિયા લોકોને કેટલા અવતાર લેવા પડસે તો ઇન્ડિયન બનશે દોરિયાં શું અમેરિકનોને કેટલા વર્ષ લાગશે કેટલા અવતાર લાગશે ઇન્ડિયન બનવા માટે ઓય એ તો ગંત્રનગર હે ગંત્રનગર મેં હતા હે રે જો આપડા મજૂરો ને છે તે નંબરસ લાયકો આઈ ક્લાસ થવામાં તો ઘર કેટલા અવતાર છે આપડા મજુરોડ નો ભિખારી છે અને પુનઃ ને વિચારો સમજી જાય પણ એક્ ના માનવામાં આવે એ બુદ્ધિ થી સમજી જાય બુદ્ધિ થાય ને દાદા અહિયાં ઘણા લોકો જે ધાર્મિક હોય છે ને એટલે એ લોકો માનતા હશે પણ સહજ બી હોય છે સાહજી છે એ ના ભાઈ દાદા હું અહીંયા આવેલો ને શનલ સ્ટુડન્ટ એસોસિએશન માં હતો કે મારે એક અમેરિકન ફેમિલી ને ત્યાં રહેવા જવાનું હતું જાણે મારા કાકા હોય ને એવી રીતે જ રાખે અને